ગયેલો ચાર ભાઈ અને માં પાંચ ભાગ પડેલા નથી ગયું ને હિરાની ત્યાં જ મંગાઈ ગયો ના ગયા છે મને કરી આપ્યો હું તો ના પાડું ના પાડ્યા તો દાદા મને કહેતા છે બે હીરાની બગો આ બે પાંચ હજાર રૂપિયા પાંચ હજાર બોલ્યા હરાજીમાં છ હજાર બધું હા તો શું કરવું નહી બધા ખુશ કેમ રાખવા અને સંતોષ કેમ રાખો એમનો સંતોષ નામ લઈ જાય વગર પણ બીજી લઈ જાય છે અમે એમ ખબર ઉકેલ પેલી બંને તમે તમે અપેલો નામ sama vela meme hamle ayo ayo okay biche ko gna ayo ye ke la raha the is anta avo ye tera luca inchi shuru che banish shuru che mera na the ke mera ucha to population bas pe chora nahi hai vaa jee ja kar kina aayega so jo hamara nahi and r onder? Are you now in the drawing on the point? Or the one doing wrong? I'll search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 jo na uga rakhe ke petu saara ro ro hai idhar ana udhar woh na baal karo panch daal le le woh baag nahi ha to bol baal okay wo na kar postpone okay to ghar aa andar le બોલાવી શક્ય એવું છે કે દુનિયાનું નિમિત્ત કામ કરતું હશે ને અમારો બધાનું નિમિત્ત કામ કરતું હશે ને એટલે એ તો શક્તિ ભાવશે દાદા અમારું નિમિત્ત હશે ને Sí. ¿Cómo se? No hay más de dos, ya. ¿Cuánto hay acá? ¿Mejor? Ah, dale. Sí. ¿Pantamos? ¿Qué? ¿Qué? ¿Qué? ¿Qué? ¿Qué? ¿Qué? ¿Qué? ¿Qué? ¿Qué? ¿Qué? ¿Qué? ¿Qué? ¿Qué? ¿Qué? ¿Qué? ¿Qué? ¿Qué? ¿Qué? છીટકાવી સહજ બનવા માટે સહજ બનાય દાદા સહજ બનાયું સહજતા એટલા માટે બહુ છીડકાવી સમજુ દાદા જૈનના દર્શન માં જયના દર્શન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 ખીડ તો કરીને ખીડ ખરીત વાર ગુજરાય નહીં તમારી બધી થોડી વાતો સાંભળી દે તમે જે દેખાય પામે ભેસ્ટ કાપે નથી તમારે કામ <laughs> <laughs> લારી ગુલાડી ચિડિયા ચિડિયા ભાઈ દાદા ભી દેખાય ભગવાન કહ્યું છે ભગવાન બે હું વાક્યો છે તમે ભેગવાન છે ભગવાન શું કરે ભગવાન એક જ માણસ કરે છે જ્ઞાન દર્શન ભાઈ અમારા આવકાર ના તબીપુણ બંધ થાય આવું કરવાથી મુશ્કેલ હોય પણ કહ્યું કરે તો તો ચીડિયો હોય ને ચીડિયો ના હોય કેયા કે સીધું ગયા પછી ભાઈ સ્ટેપ સ્ટેપ લઈને માહને તેમ દેરીએ તો શું થાય બેણ મારે બડકો થઈ જાય બડકો થઈ જાય બડકો દીજે બડકો દીજે ચલે સાળો નેડા ને જોળે રાખા ને તો તો એ ઓખી લેના દે ચીડવાની कल मुझे ये काम वो कर दो जैसे मैंने सर किया था मुझे अच्छी दे दे आमा ना सब देगा आई में तो ऐसे और नहीं सब શું દીકરી નથી પંદર હોય જવા હું ફરું બનતા ચાલુ ભાઈ વીસ પચી બીજી મોટું સ્ટેશન આવ્યું હોય તે ઉલગી જાય જાય ગયા હોય ને જાત્ર એટલે આપડે કરે જોઈ જતો કરવું છે રાત વાગ રૂપિયા મહાદેવજી ના બધા ભગવાન ચેતમ્બરી નથી ને દિગંબર નથી અગિયારસ કરવાની બધાની સાથે જય સશ્ચિદાનંદ શશિકાંત મજામાં છે ને દાદા ને ખુબ આશીર્વાદ છે તારીખ ખુબ જ આશીર્વાદ છે પૂછી લેજો નિવેદન કયું એ પ્રમાણે ફોન માં બધું સમજાવ્યું દાદા હા જય સચીદાર હલો સાંભળ્યું બધું હા સાંભળતું ન દર્શન કરવાનું છે અગિયાર હા ભાઈ જય સજ્જદાન આશીર્વાદ છે તમે હલો પચાસ હજાર કહીએ બહુ ગમે દાદા એમ કહ્યું ને તો બધા મારે ફાદર શું ગયા હા દાદા ના Even going tan Uhh Good Na, brother Not sure You didn't believe the hire Come here, what are you doing Do you have a drink? Come here, you are just going to hit us It's going to be very quiet Give me that your name L�R I believe Come here Come here, how is the这么 problem? Well, that'suffering છોકરા પણ ના થાય એવી જોઈ ચા જોઈ દાદા જોઈ ચાડી ને કેમ દવા છે आवापो निवापला या करवे ने हां तो ओचवा दादा क्षत्रिय दिवाने न नाच 1 1 को इत आदमी आ नुसी के दे दे तो जके मत दैट Okay. Daara phada vartha hata da. I'm going to be responsible this is over. Okay. Ek baang kul ek. Pija bada baarna ban ke the. Pija bada baarna ban ke the. Ek baang kul hua hai. Pija bada baarna ban ke the. હે ને ને બંધ જ રાખે તો બેક માં ઉઠા થઈ જશે એક વાર ખુલા ભરેલી સમય કેકર્યા છે નીકળે તો જ કે બીજી બાજુ થી પૈસા આવે વપરાય બીજી હવા આવતી નાણા એને આવતા આપતા ત્યાં આવી ગયું હા તો પહેલા 20000 દરો મળી ગયા આ એક તો અને પછી દેવા દે કે મને 20000 મળ્યા 5000 નો ફોર 5000 નો બી આટલે લાવે હા দাদা ત્યાંથી કોઈ ખસેડે નહી દવા જેવી પડે દુઆ થી અને બાયન દવા દેવી રેલો સાહેબ તમને મે બોલાવતા ને નિવંત્રણ આવો કે લ્યાતું હા ના સે બીજી રીતે જોખમદાર ને ત્યારે આવો કઈ મળે ને ભોગવે આપડે કેવું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 ભોગતા પણ હોયર ના કરે તો કહીએ કરે આવો નહીં આવો ને ઉદય I see the guy's dead, you're going to... ...so I'm going to rifle all in the power. I'm going to go over there. Don't look at that. Hey, let's see. Can I take it? No, I take it. I want to jump in. What's the deal? તમને ભૂલ તો દેખાય જ નઈ ને ભૂલ અમને લાગે કે અમારાથી ભૂલ થાય કે દાદા તો ભૂલ દાદા દેખાય દેખાય ન દેખાય પણ અમે જાણીએ અમાસ ભાઈ કેવું એમાં તોડી તો એવું હોય એવું હોય છે હા તો દાદા થવા લોકો આજુબાજુમાં ક્યારે ફરજીયાત છે કેમ ના તો ફરજિયાત બધા છે જે આપણને ના આપડે તો શું મળી બરાબર સ્કૂલ ના છેલ્લા વર્ષમાં જે સપ્ટેમ્બર કોલેજ આપણા તરફ બધું બંધ છે ऐसा आइकोरी मिनिमल नाम है। उबादा औरोदय का तो सिंचाई है। आधा अधिक घनत्व है। अधिक घनत्व है। हवा का इन से में बारे में तरफ की सारी और वो दिखाई देता है सिंचाई। टैन्जेंसी। ये धीरे-धीरे के जा रही है। તો કઈ થી હે આ સંજોગ ક્યાંક મેળવ એટલે તમને એમ દેખાય દાદા સાહજીક સં અંદર સુધી હા પણ એમાંથી ફાયદા વાળું ફાયદા વાળું કેવી રીતે વ્યવસ્થિત માં હોય એ પ્રમાણે ચાલુ આવે એમાં બેન પૂછે છે કે મારે હવે તૈયારી થઈ છે તો કાળા કરવા જોઈએ માર તું જેવું આવું જોવા માર વાતું મારો અમને સાદાબાજી હોય ના બાળકો ને પડે કઈ દાદા દાદા એ તો એમને ઠંડી લાગશે જ નહીં ઠંડી નહીં લાગતી એવી દવા આપી દઈશ કે ઠંડી લાગશે જ નહીં સમજુ લાગે मिले गए तो इनके चले गए इनके बोल लगे थे भाई दादी उठलो कराओ बहुत आदमी थे दुखी लोग दुखी दुखी लोगों के बड़ा दुखी थे और भी दुखी थे हमारा पहले वाला हां हां पहले वाले चलिए મારા મતું દાદા મને યાદ રહે તમારા છે અમે તો હતા પેલા કેવા કેવાનું કામ નું છે નહી બધા ગમ ભાઈ તો એ જ વાપરો થોડુંક તોડ લો ના ફક્ત તો હું થોડું એ લોકો આપવા માંગે સાત લાખ ની ગાડી આપવા માંગે ઉપાધિ મળે જ ઉપાધિ કારીગરી કરી વર્ગ વર્ગ બરાબર ઉપાધિ મળ્યો તો તો સૌથી પેલી ગાડી આપવા તૈયાર થયો હતો લઈ જાઓ કે છે ye daat se daat karega ye daat ghol karega madam main mai sar pe aag laga doonga ha daat daat ye to mujhe aayega wo de do abhi abne pe do khatam karo dadhi agli go back આવું મારી પાણી લાગે ત્રીસ પાંચ સત્યાસી રમણ રમણભાઈ હું કોણ છું કે છું હું કોણ જાણીત નથી હું હજુ જાણીત નથી કોઈએ જણાવ્યું નથી હું બે દેટાવી દો તમે કોણ છોકનેસ ના છે શું થયું રમેશ્રી ને આવી ગયું નથી કોઈ મારું શું એવું પાણી પીવું છે એવું ખાવું છે એક પછી બગાઈ તમારી દાદા બેસો બોલા કે એય જય તો તમે ક્યાં આવો છો લેન તેમે ઇતની દેખાય છે આવું ન કે ઓ મને પૂછવાનું બેટો કર જે જે જે અનુભવ નથી આ પાણી નોકર અત્યારે શ્રીમંચના ઢેર વગેરે થાય બીજા મોકલે જરૂરિયાતો મહેનત કાઢનાર થી મળતી નથી જનો કાઢી દીધી मैं कर रहा था ये कई लगाय बगाड़ी नहीं दिखाई अबे मौसेदान ये कोई आदमी नहीं किते मौसेदान कर ગમે ગમે લાવસ નથી દેતો પણ દાદા તમારી તંદુને બોલતા છે ના બોલ તો ના ચાલે દાદા બોલ જ છે બધા એ તો ઓનલાઈન વાત છે બોલ તમારા માટે તો અમે બધું કરવા તૈયાર છીએ મતલબ બધા મદદ કરવા આવે જ અમે નહી મગને વોન ટુ બી અ બડ બની રામ રામ મેનેરે મને કે એટલીસ કરે મારી વાતમાં એક ક્યુટ કરી છે મેનેરે મને પૂછ્યું કે આપને લાગતે હા હા મને લાગે તો રાબે મને ખોટું ચોખ્ખો માણસ બગાડેલી હું કઈ ઘેરે ધંધા પડે ભાઈ દે એવું તો બીજા પૈસા એરવા જાય કાગળ હતો મને કાગળ વાત પછી બગાડ તો બગાડું જ નહીં કોઈનું ઘણી કરે લોકો ગયા દરબાર બારકોસ ગોણન લક્ષ્મી પોએ એટલે આતી કેરાવાળાનું મને પૂછિન લાવજે દરેક કશું નથી લાવતા જગા ના હું કહું એટલું જ લાવજે હા તો એને યે બે એમજીરાવ જોઈએ છે કે આવો જોઈએ આદત ખરું હા આંધી દેખવાલા આદત જાવ સ્પ્રિંગ વોટર એ ચાલવા તો બધા ની ઈચ્છા છે ચિમન કાકા ની બી ઈચ્છા છે દાદા આપડા ડોક્ટર બી છે દાદા બધું બહુ લાવીને દેવા દીધું છે દાદા